શ્લોક નંબર 1 વામે સ્થિતા રાધા શ્રીશય વી વૃંદન વિહાર શ્રીકૃષ્ણ હૃદય ચિંત ધ્યાન કરું છું મનથી ધ્યાન કરું जेना डाबा पड़खा सर्व सीद्धिमयी राधिका जी रहनाथ लक्ष्मीजी हो स्मरण करना ने कई सिद्धि के कई लक्ष्मी दुर्लभ रहे थी आ राधिका जी लक्ष्मीजीना श्री कृष्ण भगवान ने जर्व पुरुषार्थी सिद्धि मेटवा जो ये ये। तात्पर्य जन हूँ हृदय थी चिंतन करु छु જોકે ચિંતન કરવાનું હૃદય જ ઉપકરણ છે છતાં પણ હૃદય લખું તે અનુપયોગી છે તો પણ સિદ્ધ અર્થમાં પણ હૃદયથી એવું લેખું છે ચિંતન તો કાય નહીં કાને થાય નહી થતું હોય તો હૃદય થાય છે હું ચિંતન કરું છું એમ જ કઈ દીધું હોત મહારાજે જોકે ચિંતન કરવાનું હૃદય જ ઉપકરણ છે છતાં પણ હૃદય લખવું તે અનુપયોગી છે તો પણ સિદ્ધ અર્થમાં પણ હૃદયથી એવું લખવું છે તેનું તાત્પર્ય છે પ્રેમાર્ધ હૃદય થી ચિંતન ચિંતન તો કદાચ કરતા હૃદય થી જ કરતા પણ હૃદય કેવા પાછળ તાત્પર્ય એટલું છે પ્રેમપૂર્વક ચિંતન જો હૃદય શબ્દ મૂક્યો ન હોત તો ઈ ભાવ ન હોત એવો ભાવ લેવા માટે ખાલી ઉપકરણ કરવા ઉપકરણ દર્શાવવા માટે તો એ નિરથક છે હૃદય શબ્દ ચિંતન કરું છું એનાથી નથી હૃદયથી એવું આવી જાય હૃદયથી ને ચિંતન થાય બીજા કઈ થાય કોઈ પણ ઇન્દ્રિયથી ચિંતન નથી થતું રુદા મનસાય તેથી શિશુપાલ આદિક ની જેમ ધ્યાન નથી કરાતું પરંતુ ગોપીજનો જેમ પ્રેમાર્ધ હૃદય છે પરંતુ તે પાછળથી ફલિત થાય છે સ્મરણ કરતા ને સ્મરણ કરતી વખતે સ્મરણ કરતી વખતે તો સંતાપ આપનારું થાય છે આનંદ આપનારું થાય છે ભગવાનનું ચિંતન છે સુખદાયક નતું ફળદાયક હતું મુક્તિ મળી ભગવાન પણ સુખદાયક નહોતું કરતી વખતે સુખદાયક નતું ભક્તિનું ભક્તિની વિલક્ષણતા બીજા સાધનો કરતા છે વૈરાગ છે ધર્મ છે કરવા ટાણે સુખદાયક હોતા નથી ભક્તિ તો પ્રેમપૂર્વક થાય પ્રેમપૂર્વક તો જે ક્રિયા કરતા હોય એમાં મજા આવે કોઈ પણ ક્રિયા કરતા હોય કઠણ હોય તો એમાં એને મજા થાય કઠણ નિષ્કુળી કઠણ હતું કંટાળો નતો કે બીજા સાધનો કરે તો અનુષ્ઠાન વખતે થોડાક કષ્ટદાયક હોય છે દુખદાયક ન હોય પણ કષ્ટદાયક હોય સાધન કરનારે ને ન હોય કે કેરે મેં તપ કર્યું તો બે લોંદા ઓછા થઈ ગયા આમાંથી હવે ચોટાડવા પડશે એમ તો ચોટાડી જ દેવાના હોય પણ એને ત્યારે દુઃખ ન હોય કષ્ટ હોય એટલે ભક્તિ સિવાય બીજા સાધન છે એ કષ્ટ ની અનુભૂતિ કરાવનારા હોય પણ ભક્તિ એવી છે કે કરતી વખતે પણ કષ્ટ અનુભવાય નહીં રુધિ ચિંતએ ભગવાન ચિંતન કરે જે કઈ કરે જો પ્રેમપૂર્વક થાય તો એને કષ્ટદાયક ભગવાનની આજ્ઞા આપણે પાળી પણ આજ્ઞા ખાતર પાળતા હોય તો કષ્ટ અનુભવે અને ભક્તિથી પાળતા હોય તો કષ્ટ નો અનુભવે દુર્યોધનનું વર્ણન આવે છે કે એના બધા ઓલા રાજાઓ હતા ખંડિયા રાજાઓ એ દુર્યોધનની આજ્ઞા છે એ કેમ પાળતા હતા હાર આમ માં હાર આવે ને તરેલું આવે બે હરખાવે ઢાંડા જાય બે ને આમ ધરે જ લેવાનું હોય એમ પણ હાર લેવો હોય તો હોડે પહેલા અમને પહેરો અમને પહેરાવો એમ એમ રાજાઓ બધા ખંડિયા રાજાઓ હાર ની જેમ એટલે કષ્ટ નહોતા અનુભવતા એનું કારણ હતું કે બસ એ ગૌરવ અનુભવતા એટલે ભક્તિ એ તો રાજનીતિ છે એટલે એમાં એને જે કઈ માન્યું હોય પણ ભગવાનની ભગવાનના માર્ગમાં ભક્તિ હોય તો એને કષ્ટની અનુભૂતિ ન થાય જયારે પ્રેમથી કરાયેલું સ્મરણ તો પ્રત્યેક પળે અતિ સ્વાદને ને આપનારું થાય છે તેજ જ પ્રાર્થના કરવા યોગ્ય છે અને તેને ભક્તિ કહેવામાં આવે છે આ મંગલાચરણ મારે ભગવાન ચિંતન કરવું પડે છે જબરજસ્તી એવું નથી રુધિ કહેવાનું પાછળનો હેતુ સ્વય ભગવાન છે વાણી મંગલ રૂપિણી ચસિતમ યિલમ મંગલમ નેત્રે મંગલ દે ચોર વિલસીતમ નૃણા મંગલમ વક્રમ મંગલકૃદિત નેત્રો મંગલ આપનારા છે જેના હાથના લટકા મંગલમય છે ચરણોની ગતિ મંગલકારી છે જેનું સાંગોપાંગ બધું જ સ્વરૂપ મંગળમય છે મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન એને આ મંગળાચરણ કરવું મંગળાચરણ નું પ્રયોજન શું છે મંગળાચરણ કરવાનું ક્યાં કીધું છે મંગલમ કુરિયા મંગળાચરણ કરવું શું કરવા ને શાસ્ત્ર પ્રમાણે કે શાસ્ત્ર મંગળાચરણ કરવાની મજા આવે છે શાસ્ત્રમાં તો એવી આજ્ઞા તો નથી એવી શ્રુતિ કોઈ છે નહી કે મંગલમ કુર્યાદ એવું તો કઈ શ્રુતિ કે છે તો શા માટે કરુતિ સાબિત થાય વેદની શ્રુતિઓ તો અનંત છે એ બધી કે ઓલી કલેક્શન રહ્યું નથી એમ જેટલું મળ્યું પણ ઋષિઓએ જે કર્યું હોય શિષ્ટ પુરુષોએ જે કર્યું હોય એ શ્રુતિઓને અનુસાર ઋષિઓ એટલે ત્યારે શ્રુતિ હશે પણ એ લુપ્ત થઈ ગઈ એટલે શિષ્ટ પુરુષોનું આચરણ છે એ શ્રુતિઓ કરતા ચડીયાતું છે શ્રુતિઓમાં આપેલું હોય તો પણ શિષ્ટ પુરુષોએ જે સિલેક્ટ કર્યું હોય એ જ આચરણ કરવા યોગ્ય છે શ્રુતિઓમાં અનેક વસ્તુઓ આપી હોય પણ જો શિષ્ટ પુરુષોએ એને સિલેક્ટ કરી અને અનુષ્ઠાન ન કર્યું હોય તો એ માનનીય છે રિસ્પેક્ટેબલ એને રિસ્પેક્ટ આપવાનો એનું ખંડન ન કરવું શ્રુતિમાં છે ને પ્રેક્ટિકલ માં અને શિષ્ટ પુરુષો નું આચરણ હોય અને એને સપોર્ટ ન હોય આ ભાઈ વેદની શ્રુતિનો તો પણ એમાં વેદની શ્રુતિ આવી જતી હોય છે શિષ્ટ આચરણ હોવું જોઈએ સારું આચરણ હોવું જોઈએ મંગળાચરણ થઈ છે એ પ્રમાણે કરવું એ વેદની શ્રુતિ કરતા આમ તો દરેક આચરણ માં એવું છે ભલે અનિંદિત એનો અનિંદિત કરતા એક ડગલો આવે છે પછી શિષ્ટ પુરુષો નું ગમે તે આચરણ એમ નહી એ કારણ કે પુરુષો છે ને એટલે એમાં થોડીક સંભાવના છે એવું ન પણ મંગળાચરણ છે એ તો અવિગિત છે અનિંદિત આચરણ છે અનિંદિત અનુષ્ઠાન છે એટલે મંગળાચરણ કોઈ પણ શિષ્ટ પુરુષોનું અનિંદિત અનુષ્ઠાન હોય તો એમાં વેદની શ્રુતિ આધાર લેવાની જરૂર નહીદની શ્રુતિ નો આધાર લેવાની જરૂર નહીં હોય તો હશે વાંધો નહીં વૈદિક કોને કહેવાય વૃથા જપ્યમ અવૈદિક ન હોય વ્રથા જપ્ય જપમાં અનુષ્ઠાન છે પણ કોઈ પણ અનુષ્ઠાન જે હોય એ વૈદિક ન હોય તો એ વૃથા એનું ફળ નહિ મનની મેળે કરે અવૈદિક અને એટલે અવૈદિકતા કોને કહેવાય વેદ અનિશ્ચિત હોય પ્રતિપાદન કર્યું હોય એટલું પ્રતિપાદન પણ વેદે નિષેધ ન કર્યો હોય અને અવિદિત હોય અનિંદિત હોય તો એ વૈદિક કહેવાય નિંદિત ન હોવું જોઈએ વેદ એનો વિરોધ ન કરેલો હોવો જોઈએ અને આ નિંદિત આચરણ નો તો એ છે એમાં વેદની શ્રુતિમાં કદાચ સપોર્ટ આપ્યો હોય કે સત્પુરુષો આચરણ કર્યું હોય એનો અર્થ એવો છે કે શ્રુતિમાં હશે પણ શ્રુતિ લુપ્ત થઈ ગઈ હોય અત્યારે હાથ વગી હોય ને કોઈને મળી ન હોય શ્રુતિઓ તો કેટલી બધી મંત્રો તો બધા બહુ જાજા છે એમાંથી બહુ ઓછા ઋષિઓને જે ધ્યાનમાં આવ્યું એ બધા ઋષિ હોય ધ્યાન કરીને સાક્ષા સાક્ષ સંકલિત કરી લીધી છે વાત આવે છે કે શાસ્ત્ર છે એ કાર્ય છે સાધુ છે એ કારણ છે એવું છે આ તો વાત સાચી છે સાધું છે એટલે આપણે કારણ સત્સંગ છે કારણ સત્સંગ છે કારણ કે એ અવિગિત હોવું જોઈએ અવિગિત અનુષ્ઠાન છે સત્પુરુષોનું જે અનિંદિત અનુષ્ઠાન છે એમાં વેદની જરૂર નથી વેદને સપોર્ટની જરૂર નથી એટલે સપોર્ટ હોય જ એમાં એનું કહેવાનું છે જરૂર નથી એટલે એ સ્વતંત્ર છે એવો મિનિંગ નથી પણ એમાં કોઈને કોઈ રીતે ડાયરેક્ટ ઇન એને સપોર્ટ મળી જ રહેતો હોય છે એટલું કે એમાં એટલું હોવું જોઈએ કે એ અનિંદિત હોવું જોઈએ શાસ્ત્ર નિષિદ્ધ ન હોવું જોઈએ અનિંદિતનો અર્થ એવો છે કે શાસ્ત્ર નિષિદ્ધ વેદે એનો વિરોધ ન કરેલો હોવો કોઈ પણ જગ્યાએ પ્રત્યક્ષ વિરોધ ન હોય અને વ્યાખ્યા એવું લખ્યું કે ધર્મો જ્ઞાય સદાચારુ સ્મૃતિ ઉપાદિતા એનો અર્થ શું સદાચાર અર્થ વ્યુત્પતિ કરો સદાચાર અર્થ હોય કોને ખોટું પાડે પાણી ને પાણી ટેકો છે પાણીની નો ટેકો છે વરદરાજ આચાર્ય ના ન પાડે અન્નમ ભટ્ટ ના પાડે આ બધા ના ન પાડે કે સતો આચાર છે એના કરતા આ પ્રશસ્ત છે સતામ આચાર સદાચાર એને ધર્મ જાણવો ધર્મ કોને જાણવો નબળી તમને એવું લાગતું હોય કે બરાબર સરખું નથી આવતું તો કાઢ નાખવા પણ એનો અનિંદિત આચાર છે એ સદાચાર છે અને એ જ ધર્મ છે શ્રુતિ અને એને પ્રતિપાદન કર્યું એ તો એટલા માટે ટેકો મૂક્યો છે કે એનાથી નિંદિત ન હોવો જોઈએ પછી એને પ્રતિપાદન ન કર્યું હોય તો એ બઉ તમારી જરૂર નથી એ ગમે પ્રતિ થઈ ગયું એને વિરોધ ન કર્યો હોય અને એવો સત્પુરુષ આચાર હોય અનિંદિત આચાર હોય તો એ ધર્મ ઘરે ઘરે સત્પુરુ નીકળી પડવાના છે ઘેરે એક નીકળે એક ઘરમાં એક નીકળે તી તો વાંધો નઈ એક ઘરમાં બે ત્રણ સત્પુરુષો થઈ જાય તો પછી તો પછી શું કરું સત્પુરુષો થઈ જાય તો એક ઘરમાં જાઝા સત્પુરુષ થઈ જાય તો હું શું ને તું ક્યાંથી હું ક્યાંથી એટલે શ્રુતિ સ્મૃતિ પા એવું લખું પડે પણ લખ્યું <coughs> તે મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાને એક મનુષ્ય લીલાના રૂપમાં અહીં શિક્ષા પત્રીના પ્રારંભમાં મંગળાચરણ કર્યું છે મંગળાચરણ કર્યું છે જો ભગવાને વિઘ્ન નિવારનાર્થે મંગળાચરણ કર્યું હોત તો તમે કેમ સાબિત કરી શકો કે ભાઈ આ શિષ્ય શિક્ષા છે કે વિઘ્ન નિવારનાર્થ છે મંગળાચરણ કરતા આમ થોડો હરખાતો હોય મંગળાચરણ મનમાં કરતા હોય ધ્યાન કરતા હોય ધ્યાન ને મૂંઝવણી બે હરકી જ મૂંઝવણમાં એ ઘાટું ચિંતન હોય અને ધ્યાનમાં ઘાટું ચિંતન હોય એટલે બહાર બે પાછા અંદર બોડેલા હોય એટલે ચહેરા ઉપર કઈ આવે નહી એટલે ધ્યાન કરવું હોય તો મૂંઝવણ જેવું જ દેખાડવું પડે કે ઘાટા ચિંતન હોય ચિંતન એકદમ ઘાટું હોય તીવ્ર આપણે જે ચાલુ ચિંતન હોય એ બહુ આછું આછું હોય ચિંતન હોય અને ધ્યાન અને મૂંઝવણમાં બહુ ઘાટું ચિંતન હોય યણ ભગવાને એક મનુષ્ય લીલાના રૂપમાં અહી શિક્ષાપત્રીના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે માટે આ મંગલાચરણ લોકોને બોધ આપવા માટેનું જ છે તેથી મંગળ કરવું તે યોગ્ય નથી આવી શંકાને ને સ્થાન નથી આ શિક્ષા મુક્તાવલી માં મંગળાચરણ છે એ સફળ છે કે નિષ્ફળ છે એવો શાસ્ત્રાર્થ પેલા કરવું કે નહીં વૈદિક કે અવૈદિક કરવું કે નહીં સફળ કે અસફળ સફળ ગણવું કે આપણે બહુ મંગળ કરીને સારું પૂજન કરીને એમાં બધા ફફાકી થાય તો મંગળાચરણ નું મિનિંગ હોય એમ પોણો કિલો ઘી લઈને બે તો કોઈ નોપડાય ન થોડું મંગળાચરણ થયું વિઘન સાજા હતા એટલે પણ મંગળાચરણ નિષ્ફળ નથી એટલે કેવાનું એમ કે મંગળાચરણ અવશ્ય કરે ને પછી કઈ કઈ કામ પૂરું ન થયું દહ ઠેકાણે એવું કર્યું કાદંબરીમાં મંગળાચરણ કર્યું કાદંબરી પૂરી ન થઈ એટલે મંગળાતરણ કરે ને તો એનું ફળ શું થયું વિઘ્ન નિવારણ તો થયું નહી વિઘ્ન નિવારણ તો થાય જ પણ થોડુંક એને ઓછું એટલા વિઘ્ન હતા એના કરતા વધારે કરી નાખ્યું હોય તો વિઘ્ન નિવારણ થાય એટલે ભગવાનની સ્તુતિ છે એ કરે જ રાખવાની કરે જ રાખવાની કરે જ રાખવાની કોઈ કામ ન થતું હોય ને ભગવાન ભગવાનને પ્રાર્થના કરે જ રાખવાની કરે જ રાખવાની કરે જ રાખવાની હારું કામ અનિંદિત ભગવાન ફળ કોઈ નિષ્ફળ જાતું નથી પેલા કોને બહુ સરસ કથા છે બહુ પરોક્ષમાં મોટા થઈ ગયા હતા બહુ એને શ્રી કૃષ્ણ ભગવાન ના નામનું અનુષ્ઠાન કર્યું છે બહુ જ અનુષ્ઠાન કર્યું પણ એમ કઈ ફળ ન દેખાય તો એને કહો એક ભૂતવશ કરનારો મેળ્યો કે હું તને એક મંત્ર આપું તું અનુષ્ઠાન કરારું કામ તત્કાળ થઈ જાય એટલે એને એ યાદ પછી ઓલામાં થા એટલે આને યાદ રહ્યું એટલે ભૂતવશ આને અનુષ્ઠાન પૂરું કરી દીધું ઓલા કીધું તો પ્રમાણે તો ભૂત એને મળ્યા નહીં એટલે વળી પાસે ઓલા જેમ આમ થયું એટલે ખોટું થાય જ નહીં ઉભા પાછું ઓલા ભૂતને આવકાર્યું એને પૂછ્યું કે કેમ તું જ્ઞાન દર્શન દેવા નથી એટલે કે એને ઓલા ભગવાનના મંત્ર એટલો બધો જપ કર્યો છે તો હું એને પાસે જઈ નથી આવતો એટલે એને કહી દો કે મારું મૂકી દે અને ભગવાન નું થોડુંક ચાલુ રાખે થોડુંક અધૂરું હોય વિઘન જાજા હોય તો એટલે કરી મંગળાચરણ કોઈ દિવસ અનિંદિત પ્રાર્થના કોઈ દી પ્રાર્થના કરી હોય કોઈ દી નિષ્ફળ જતી નથી ભગવાન કરે છે આપણે તેથી મંગલાચરણ કરવું તે યોગ્ય નથી આવી શંકા ને સ્થાન નથી આ શિક્ષાપત્રી ગ્રંથમાં લગભગ અનુષ્ટુપ છંદ છે જેના ચારેય પાદમાં પાંચમો અક્ષર લઘુ હોય પ્રમાણે પથ્યા વક્રાદી ભેદ પણ જીની નજર થી જાણી શકાય છે શિક્ષા સ્થિત અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામીજી અમે તે જે તે नाना प्रकारना सर्वे देश रहाया एवं अमरा आश्रित सर्वे सत्संगी ते प्रत्ये शिक्षापत्र लखीये गुजरात देशताल गाम यो हूँ सहजानंद स्वामी अनेक देशों में रहता समग्र आश्रित भक्तों प्रति शिक्षापत्र लखू छु अड़ताल गांव में घर ना निर्देश करो नहीं रह रहे शब्द कहो है चौक्सि शिक्षा तरफ नगत प्रसिद्ध सहजानंद स्वामी नाम दर्शा सहज आनंद जेना स्वरूप में अर्थात अकृत्रिम स्वभाव सिद्ध કોઈ સાધન જન્ય નહી આવો આનંદ જેમાં હોય તે સહજાનંદુષો છે તે સાધુજનોને જે પ્રસન્ન રાખે આનંદ આપે તે સહજાનંદ છે બીજો અર્થ છે ંદ શબ્દ ની સાથે સ્વામી શબ્દ છે સ્વામી શબ્દ અર્થ અત્યધિક સંપન્ન આવો થાય છે શ્રી હરિ આમ કહી શકાય શિક્ષાપત્રી ના લેખક નું નામ સહજાનંદ સ્વામી કહેવાથી આ નામનો કોઈ બીજો ગ્રંથ પણ હોય શકે છે આવી ભ્રાંતિ અહીં રહેતી નથી વૈષ્ણવમાં શિક્ષાપત્ર લગભગ પત્રી એવું નથી પણ શિક્ષા પત્ર એવું લેખકનું પોતાનું નામ લેખ્યું મૂળ શ્લોક માં નિજાશ્રિત શબ્દ એટલા માટે વાપરો છે કે આશ્રિત ભક્તજનો શિક્ષા પત્રી તુરંત સ્વીકારે શિક્ષા આનું જ હિત કરનારી છે આશ્રિતો સિવાય બીજાનો આમાં અધિકાર નથી એમ કેવાનો અભિપ્રાય નથી કારણ કે શિક્ષાપત્રીના આદેશો સર્વજીવને માટે હિતકારી કહ્યા છે અને તે આગળ સાતમા શ્લોકમાં સર્વજીવતાવહ આવું કહીને શિક્ષાપત્રીની વિશેષતાને જણાવશે નાના દેશ સ્થિત નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા સર્વે આશ્રિત સત્સંગી આ વાક્યને વિચારવાથી એમ જણાય છે કે ંદ સ્વામી ના શિષ્યો ભગવાન ના સ્વરૂપમાં ખુબજ ભક્તિભાવ છે અને તેઓ ગ્રહસ્થાશ્રમમાં તો મહેમાનની જેમ જ અનાશક્ત પણ રહે છે એ ભક્તિ થી આ શક્તિ તોડી નાખી છે એવું બધું છે એટલે મેમાનની જેમ રહ્યા છે પણ સેના આધારે ભક્તિના પ્રભાવથી મહારાજમાં એવી ભક્તિ છે એટલે ક્યાંય બંધાતા નથી શિક્ષાપત્રી અર્થાત મહારાજે કેટલું મને અંતરિયામી જાણે છે એટલે એ બંધાતા નથી સર્વત્ર રહેલા આશ્રિતો સુધી પહોચાડનાર સંદેશ છે આજના વચન છે આપણા શાસ્ત્રોમાં અનુબંધ ચતુષ્ટય એક પ્રાચીન પરંપરા છે ते आ मा शिक्षा शब्द हित समझिकारी शिक्षा पत्र लेख्यवाचक भाव संबंध है શ્લોક નો રામ પ્રતાપેછા રામયોધર્મ જન્મનોધ્યા પ્રસાદાખ્યા રઘુવીરા સુ મુકુંદનંદ મુખ્યા નૈષિબ્રહ્મચારી ગૃહસ્થાચમ પક્ષાધ્યાય મદાશ્રયા સદવા વિધવા યો મશિષ્યતા ગતા મુક્તાનદાએ સ્યુ સાધવચાખિલાપી સ્વધર્મ રક્ષર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે તથા રઘુવીર નામે જેને સર્વે આચાર્ય તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમને પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા જેને આ હિતકારી ઉપદેશ કરવો છે તે પોતાના આશ્રિતોને હવે પછીના શ્લોકોમાં નામ નિર્દેશ કરે છે કરશે તેમાં પહેલા પોતાના સમગ્ર આશ્રિતોના ગુરુપદે સ્થાપેલા બંને ભત્રીજાઓના નામ દર્શાવે છે अवतार्थी रघुवीर अमोटा पहलू पक्षी एम उमरना क्रम प्रमाण लीधे अरा भाई आवा संबंधी बने भाई पोते एक અને પોતે એક માતા અને એક જ પિતાના સંતાન છે ત્રણ અને નાના ભાઈ ને પાંચ બે થી વધારે પુત્રો હોવાથી અયોધ્યા પ્રસાદજી નામે અને રઘુવીરજી નામે આવું વાક્ય નામ સાથે સ્પષ્ટતા કરવા લખ્યું છે અને તેવી દીકરા એટલું જ કહી દે પણ તેના ગોત્ર નો ઉલ્લેખ કર્યો છે એટલા માટે પેલા બઉ વિવાદ હતો ને સ્વામિનારાયણ નું દૂધ કીવું રામ પ્રતાપ ભાઈ લખ્યું એટલે એ તો અત્યારે એનો વંશ જોવે એમ એવો બ્રાહ્મણ છે એટલે સ્વામિનારાયણ એ બ્રાહ્મણ છે એટલે સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ છે એવું સાબિત થઈ ગયું એના ભાઈ છે बने ते अलग अलग देश विभाग कर आश्रितों गुरुपद पर स्थापा है एम समझू पुत्र जोध्या प्रसाद ने रघुवीर नाम है आ वाक्य में जे आम लिखूत तबंध अँ थी आग चौथा श्लोक में कहेल ये सर्वे ते अमाड़ा आशीर्वाद वाँचवा आ वक्य मुकुंदानंद आदि नैष्ठिक ब्रह्मचारी નૈષ્ટિક બ્રહ્મચારી બ્રહ્મ એટલે વેદ તપ અને જ્ઞાન કહેવાય છે વેદો નું અધ્યયન કરનાર બ્રહ્મ કહેવાય તપને પણ બ્રહ્મ કહેવાય જ્ઞાન જીવનભર ઉર્ધ્વરેતા રહીને વેદાધ્ય તપસ્યા અને શાસ્ત્રીય જ્ઞાનાર્જન કરનાર પ્રથમા શ્રમી ઉર્ધ્વરે મુખ્ય છે કર્મના મનસા વાચા સર્વા સર્વત્ર મૈથુના ત્યાગમ બ્રહ્મચર્ય પ્રચક્ષ મન કર્મ અને વાણી થી સર્વ અવસ્થાઓમાં સર્વકાળ તથા સર્વ પ્રદેશમાં મૈથુન ન કરવું તેને બ્રહ્મચર્ય વ્રતમચારી અહીં એક શંકા થઈ શકે છે કે કલયુગમાં નિષેધ કરેલા ધર્મોમાં ઘણો લાંબો સમય બ્રહ્મચર્ય ન રાખવું એમ દીર્ઘ કાલ બ્રહ્મચર્યનો જ નિષેધ હોય ત્યાં નૈષ્ટિક બ્રહ્મચર્યની વાત જ ક્યાં રહી धाननुष्य भगवान आश्रय बल न हो ब्रह्मचर्य पाड़ी नगवान बनुष्य ने ब्रह्मचर्य कठिन व्रत ना निषेध कर मनोबल विना दुर्बल असावधान मनस ने स्त्रीओं ने जो वगैरह संसर्ग थाय तो ब्रह्मचर्य व्रत की पड़ जाए क्या देखाए અને તેથી મોક્ષ ધર્મમાં કહ્યું છે દ્રજ સ્ત્રી સંબંધી વાત ન સાંભળવી તથા નિરંતર सतत पर्रम उपासक सदगुरु होना राजीपा धीर गंभीर थे भगवान भक्त होना काम आदि कलियुग दो जोर चालतु नहीं તેથી ભગવાનના ભક્ત પડી જાય આવી શંકા ન કરવી આ બાબતે શ્રીમદ્ ભાગવતમાં સુત રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાએ કહ્યું છે કે કિન્નુ બાલેશુ શૂરેણા બલિના કલીના ધીરભીરૂણા અપ્રમત્તાઅપ્રમત્તેષુ યોવૃકો નૃષુવર્તે આ કળિયુગ વરૂની આ કળિયુગવરૂની બાળકોની આગળ સુરવીર વર્તે છે આ આ આ પ્રમાદિ મનુષ્યો વહે છે પ્રમત્ત અપ્રમત્તું અપ્રમત્ત પ્રમત્સુ યો નૃષો વર્ત પ્રમાદી છે એની ઉપર એટેક કરવામાં સાવધાન છે આથી ઉદ્ધવજીએ પણ કહ્યું છે કે ત્યાગોય દુષ્કરો ભૂમન કામાના વિષયાત્મભ સુતરાય સર્વાત્માન સુતરામ તય સર્વાત્માન ભક્તિ થઈ ગઈ છે એ સર્વાત્મા જે લોકો માહિક પંચ વિશેના ભોગમાં ડૂબી ગયા છે તેમને કામનાઓ છોડવી તેમણે કામનાઓ છોડવી ઘણું કઠન છે ઉદ્ધવજી રડવા ભણ્યા કે ત્યાગો એમ દુષ્કરો ભૂમન કામ અજી ત્યાગો એમ દુષ્કરો ભૂમન ભગવાન ઘર છોડવું બહુ કઠણ છે तेमा पन जी आपना भक्त न थी, ते नो ते करी शके नहीं ते विषयों त्याग क्य करके नही एम मरु मानव है भक्त की कामवासनाश भगवान नी भक्ति थी छे। एम श्री कृष्ण भगवान कहे प्रोक्ते न भक्ति योगे न भजत मसकृत मुने काम हृदया नश्यती सर्वेमयी रुदिस्थिति मारा कहला भक्तियों प्रमाण मारूँ भजन करना ते भक्तना हृदय में हूँ वसूँ छु भक्तना हृदय की बधीज वसनाओं तस्कारों से नाश पमे ऊपर जनवा प्रमाण निक व्रतवाड़ा भगवान भक्तों रक्षण भगवान पार्षदों बधी रीते करे भक्तों ने क्या बाह्य शत्रु थी अंतरशत्रु भगवान भयनी शंका जराये रहती नहीं यमराजे कहूताम परेभ्यो मत मर्त्यात भगवान विष्णु न पार्षदों देव पूजित है परम अलौकिक दर्शन घना दुर्लभ है તેઓ ભગવાનના ભક્તોને તેના શત્રુ થીઓ ભગવાને પણ કહ્યું છે કે ન વિક્રિયંતે મય બદ્ધ સૌરા મારા સ્વરૂપમાં દ્રઢ અનુરાગ રાખવા બુદ્ધિમાન પુરુષને સંપત્તિ મળે કે વિપત્તિ આવી પડે છતાં હર્ષોક આદિ વિકારો થતા નથી કેવળિક વ્રતનાત્રુઓનો અને નૈષ્ટિક વ્રતનું રક્ષણ કરવું તે અત્યંત દુષ્કર છે ક્યારેક કોઈ એકાદ દોષ જીતા હોય તો પણ તે સિવાયના બીજા દોષોનો ભય રહ્યા જ કરે છે તે દેવોએ કહ્યું છે જે ુટિ ક્રોધસ વિફલ પદે ઘોર મજ્જતી દુશ્ચર તપસ વૃથો સૃજાંતિ ઘણા એવા લોકો હોય છે કે જેવો भूख तरस क्रोध समुद्र ने तरी जन गाय पगला भराये पानी में डूबे कम क्रोध ने वश थ कठिन तपस्याओं खोई बेसे कहूँ के કૃચ્રો મહિહારણવ અપ્લવેશ તિતિશી જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપ મગરોથી ભરેલા સંસાર સાગરને યોગાદિ દુષ્કર સાધનોથી પાર કરવા ચાહે છે પણ તેમનું પાર પહોંચવું કઠણ છે તે રીતે મદન રત્નમાં પણ કહ્યું છે કે દાન વ્રતાની નિયમ નિયમ હુત દાન વ્રતાની નિયમ જ્ઞાન ધ્યાન હુત જપ યત્ને કૃત સર્વ ક્રોધિત વ્રતા ભવ દાન કૃષ્ણ ચાંદ્રાયણા વ્રતો વિવિધ નિયમો શાસ્ત્રીય જ્ઞાન ઈષ્ટદેવતાનું ધ્યાન હોમ कल्याणकारी साधन क्रोधी मनुष्य भगवान भक्ति बलवाला भक्त ने कलयुग में नैष्ठिक ब्रह्मचर्य व्रत में कोई जातनी खामी आती नहीं